એક વખત એક વાત વાત નીકળી જઈ ગયા નિશ્ચય અને રિલેટિવ માં આપડે જે બતાવેલો રિયલ વસ્તુ રિયલ અને નિશ્ચય એમાં બહુ જુદા પણ લોકો નિશ્ચય માને છે અને રિયલ વસ્તુ બહુ જુદી છે વાત નીકળી હતી અને દાદા ઝીડો ફોર્ડ પાડેલો એમાં વાત કઈક જુદી નીકળી બી શું ક્યાંય કયા લોકો પણ શાસ્ત્રો માં છે કોણ વાત કોણ લોકો ડાયરી પણ <laughs> નિશ્ચય આટલા સુધી પછી આગળ નો રસ્તો આમ એનું એ જ રસ્તું રસ્તુ તો એની જ છે રસ્તો તરચા જાય ખબર પડી નિશ્ચય રિયલ રિયલ નિશ્ચય મન મારી તું તત્વ એટલે ઢીરું થઈ જ નથી બધા પરમાર્થ છે એમાં એક પરમાત્ એવા ઊંડા માં ઉતરવા કરતો વખાણીએ એટલા માટે ક્યાંય ક્યાં જ બીજું શું વખાણ બાર ના કોઈ કહ્યું બાર લોકોએ વાત કરી બધા બધા બહુ શબ્દ પર નથી નીકળેદન થયા પછી એ શબ્દ નીકળ્યા નથી પહોંચી કરી શકે બધું ઝંઝાવા તમ કે ઝંઝાવાય પછી નાખે છે પણ જોતું આપડે રસ્તે પૂછી લેવું શું પાંચ હજાર પૂછવાનું રહેતું નથી પૂછી લઈને ઉકેલ લાવતા પાંચ આગળ માં રેવાતું નથી એટલે બીજી અડચણ પણ છે એટલે પૂછે છે જેટલો કાગજો લઈને આવશે નહી આવતું જ નથી દાદા નું જ્ઞાન એવું છે કદું પૂછવાનું રહેતું નથી પૂછ્યું છે પડે તો મહિનાથી મોટી ભૂલ ભૂલ અંદર શું કહેવાય મારે ખોટું દેખાય બધા ખોવાય તો તમને કોઈ ક્યાંક ના કરો શું બને શું ના મોડા કેવાથી ગયા ફોટો મારા મારી પાસેથી બતા એકલો હપ્તા <ccesiver> <cces> <clause questionnairemons> <ccesvenge> <Anna> <laughs> <coughs> આપડું જાહેરાતું નથી તમારે વિખા થાય એટલે આપણું થતું નથી હતું મહેતો એ ધારી થતું હતું નથી તો પણ ધારી થતું નથી આપડે કેટલી ખોટ ઘાટી તારી થયું ખોટ ખાઈ ધારે શું થયું અહંકાર વધી ગયો બરાબર સરસ સરસ ધ્યાન ખાતરી થોડી કરે ભૂલ થઈ જાય મહિના મહિના સુધી રોજ ના હાથ હાથ કરતા ઘડી જાય કલાક માંંઝાવાટાયા આવી રીતે વિચારી દે ભૂલા થઈ ગયો બરાબર બોલ છું લંડન હા લંડન છે વિશ્વાસ વાર થોડા આવ્યો આવું ના થયું કર આપડી થતી ના હજે કે માર તમને આવશે ને બોલે રીક વેન્ડર નંદાર બહાર નું આવવાય દે ખબર ના પડે ગઈ ગયા તો કે ખબર ગયા લેક પાંખી કોઈ તરફ ગયો દે કઈ એવતા જવું ના કે જો હા એટલે કે એક પુસ્તક પાંચે તો એ પુસ્તક પાંચે ના કે જો એના ઓમેસ કેન સદુ બાઈ ના ના સે આયા દેસ ઇન્સ્ટાગ્રામ સે તે દેજો બરાબર દેસમાં કોઈ કોઈ મહાત્મા અમારું પેલું નહિ કરતા બીજા કાપી રાખી તું શું સમજુ મારું પેલું માનું શું સમજો એવું કેવાનું મારે એની ભૂલે એને ભારે લાગવા મારું શું લાગવાનું હું કઉ કામ હું શું સમજ ખોટા થયા એના કરતો દીંદુ ઘેન તારે થાય ભૂલ હોય થાય કે બહાર જ ભૂલ મારી જ જાત ખોટી બહુ જ ખોટો ત્યાંથી ઇન્દુ બીજે ઘરે બીજા બીજા ફાદરો થઈ ગઈ આવી નાની ભૂલ છે બે કલાક પછી વરસ બે દાડા પછી નીકળી જાય પણ નીકળી જાય છે ઢંઢસ થઈ ના આવ્યું મદદા એટલે લોકો ડાક્ટર નું વિચાર આપે ઉત્સા ડાક્ટર જતા નિરંતર ન્યાય કરી ના પડાય તો બંધ કહેવાય અને પાંચે આજ્ઞા એમાં ના હોય તરી બંધ કહેવાય પાંચે આજ્ઞા બંધ અડવા સુધીનો બધો વ્યવહાર ના અત્યારે આમ કે છે એ નજર ના કાઢું કાઢી સંજોગ આદિ ને કહી શકાય આજુબાજુ ના કરેક્શન નીજર કાઢવું નહીં નહીં તો પણ બગડી જાય અત્યા શહેર ચાલા જ કર અવિરત ચાલે આખો સંસાર અવિરત ચાલ્યા જ કરે તારીખ 28 4 84 83 બની ત્યાં સવાર આ ટાઈમ મેં રાહ જોતો હતો વધા ટાઈમ ભાઈ નઈ કઈ દીધું પેલે આપણ તો સવારો કે બીજો કોઈ પ્રોબ્લેમ તો હોય જ નઈ ને બરાબર પેલે એવું બધું હોય જ દે તમે કો કે ભાઈ વાત છે બેલી એવું હોય એવું આપણે કહેવાની જરૂર નઈ થોડી આ દમે સવારે પારકુ થાય તો ડાયરેક્ટ આ ફિક્સ ના તો તો તમારે બી કાઈ करू માલ ભરેલો ના હોય આજે સમય ની ફારખ છે કોમન સેન્સ છે એ હવે નવી આવે આ ભરેલો માલ પ્રજ્ઞા એવું બતાવતી હતી કે અત્યારે કરવા જેવું છે કે નથી કરવા જેવું એવું બતાવે ને આપે દાદા જોઈએ જ છે એવી રીતે અમુક સામાન્ય થઈ શકે નઈ આ સમય પારખવાનું થઈ શકે નહી શકે જાય ભાવ ખર જાય બધું માનેલું નાખે પેલી આરો કામ કરે કો અવશ્ય રીએ છીએ ભાવ કર્યો એટલે તમારે એના આધીન થવું જ પડે સફળ કરી દે સરક ને દીપક ના આવડે અંધેલે નાવડે થાઉ પડે થાઉ પડે હે અમારે મારે પણ બહુ એડજસ્ટ થાઉ પડે એટલે દરેક હારું તો આપણ ખાધું કો જ જાય જ જાય જ આપણ ખાધું એ જો તારીખ એક દીotti જાય એ દી તાજેત થાય તો ઘટે હે દી તાજેત થાય તો એડજસ્ટ થવાની ક્ષમતા ઘટે ઘટે આપણે એડજસ્ટ ના થવું અમુક બાબતો માંગડા બીતા એજેસ થઈ જાય ડાયોન ઝઘડા મિટાડીયા હા દેજેસે તો અમર જે ખોડ જાય એવું લાગે એજેસ થઈ જશે તો તેજ આપણે ખોડ જેતી હોય ને એવું લાગે વ્યવહારિક રિલેટિવ રિલેટિવ બાબતમાં કે જરા ખોડ જાય એવું લાગે કે એજેસ થઈ ગઈ તો એજેસ થઈ જાય લાગે ઓ વધારે ખોડ જાય વધારે ખોડ જાય હા વધારે ખોડ જાય પેલામાં થોડી ખોડ જાય એવું લાગે ના મળે પછી આપણે આપડે શું ત્યાં તો કોઈ પણ પ્રકાર છુટી જવું પડે ઘણી વાર એવું લાગે થાય જુઠ્ઠું બોલવું પડે અમુક બાબતો માં પછી પ્રતિક્રમણ કર નાખીએ કોવું કરે कुसन बाबत कुछ ख्याल रखी बढ़ु डिसेमें અહીં આપણો અહી ખવાનો છે પુતંગમાં પુતંગનો આટલો હોય તો અહીંગમાં તો પેલું આડું નહિ બહાર ગો કેતારે પુતંગક પોઈન્ટ તો પોઈન્ટમાં આ આજલ્લા જીતારે બી થાક્યા યર તો સવા 10:00 સવા 10:00 એવી જીગર એકલી જ સ ને એવું નથી તમે ના બધો તો આમ બહાર નીકળ્યા છે કુસંગ કેટલા હદ સુધી ચલાઈ જવાય કુસંગ ના સંજોગો હોય અમુક પ્રકારે આપડી ઈચ્છા ના હોય પણ કેટલા હદ સુધી ચલાઈ જવાય આનંદ વગર આપણે બઉ નુકસાન કર પણ બધી સરળતા સરળતા કેમ લાગે છે સરળતા લાગે ડકો ના ભેડ તો સરળ વિજ્ઞાન જ સરળ કર્યા ખુલ ને એ વાત પડી જાય એવા દારો ખેતી ભારે ના પડે વકીલો ધંધો સારો થઈ પડે છે મોડું જવાનું ના મળ્યો રાખે એ મશીન ને આપડે કેટલા બધા પરિગ્રહ એક ઇન્જિન લાયા તેનો કેટલા પરિગ્રહ આવડે હિસ્થિત એના પતિ નો પણ છે માર્ગ ઓછી નહીં કરાવતો ગ્રહણ કરેલો માર્ગ અમારે જો પાછું કઈ પ્રકૃતિમાં છૂટેલો કર્માધિન કર્માધિન તોડવું આ બધા ઉદય કરવું ભેગા થયા પાસે કલાક રહેવો પુરસાર્થ એવો પુરુષાર્થ આપણે કલાક ઉદય આવ્યું એ પણ કઈક વ્યવસ્થિત હશે ને પૂર્વ કર્મ ઉદય પૂર્વ કર્મ ઉદય બધાનો આપડે ભે કશો નથી પરમાનંદ વાળી પેલો તો એક મધ્ય ના થાય માન માં રોગ જ ના થાય પંખા પડતા હોય પલંગમાં અવિનય નાખાયો થઈ રહ્યા ભ નથી કેટલા વખત અવિનય ચાલે જેના <coughs> પણ હોય દેભાન પણ છે ભૂલ નહીં થાય પુરસાદ નથી ત્યાં આગળ કેટલી ઘટે નહીં અમારું રહ્યું શું કર્યું કર્મ જ બંધાયરં કર્મ જ બંધાય ઘુસાઈ દીધેલું હવે હમ રસી રસી મળ્યારી કેબાવી મળી પૂજાની કામના પ્રભાવજ ને કામ પૂજા આ એક ફક્ત એક કવિક છે એટલે એક ત્યાગ મારે છતો નથી છતો રામ થાય છે આપડે એવી રીતે જાતુવાની કવિ છે બીજું ક્યાંક અંધારા આનંદ સેન ઉપાધિ છે મળતો ના આવે બીજાને આપી દેવો એ આપણે મળતું ના આવે આપડે જરૂર નથી એ વાત આપડે તો આ નિકાલ કરીને ખબર પછી કાલીએ આપડે અને મીઠી આપડે ખાઈ લઈશું નિકાલ કરવાની હોય હા આપડે